ना भाई ने वो बोल मत दिया अरे बोलिए क्या टाइम है और ये सारे गए थे एक ही को नहीं है मतलब मैं इस से रीजन से और और विद्या ने कोई तो बात वाला हो है कि और समझ गए अरे तो ऐसा है सवाल आ रहा है પોતે ચાર પાંચ દિવસ થી છતાં એને કોઈ ઓપોર્ચ્યુનિટી નથી ને એ અત્યારે માણસો જો એને સહાય કરી હોય ને એનાથી જો એ આગળ આવી તો એના માટે ભગવાન વધારે શક્ય નો મોટો રાખશે गरीब हो खावा भर हो भातू न हो मदद करी हो तो एना एक करता गणाय भगवान મદદ કરે છે આપડે અહંકાર કરીએ તો એ દુકાન બંધાય મદદ કરીએ તો આ માણસ કરી શકતો જ નથી કોઈ માણસ કશું કરી શકતો નથી બોલા છે Thank <laughs> you. એક મોટલ હોય એના પાંચ ભાગીદાર હોય અને મોટલ એક મોટલ છે એમાં પાંચ ભાગીદાર છે એક ભાગીદાર જીવડા મારવાની દવા નોસે છે મોટલ જીવડા મારવાની જીવ જસ્તુ મારવાની દવા નોસે છે મારી નાખે છે એમનું એક ભાગીદાર તો પાપ જેવડીયા ધનંતી હોય તો આપડે લાગે સમજાવો એમ કે નફામાં બધા ભાગીદાર થાય અને પાપ માં કેમ ભાગીદાર ના થાય એ સમજાવો ભાગીદાર નક્કી કરેલા પૂછે છે કે એક માણસ આત્મહત્યા કરે છે તો તેને સાત જણા સુધી આત્મહત્યા કરવી પડે દાદા અમૃતભાઈ પૂછે છે કે આ બધા મહાત્માઓ છે તેમનો બોક કેટલા તરફ પછી થશે અમૃતભાઈ પૂછે છે કે આ બધા મહાત્માઓ જે છે મારી ગેરટી છે એમ કે દશેરા ઉપર રાવણ નું પૂતળું બાળે દક્ષિણ માં આપડે અહિયાં આપડા બાજુ ઉત્તર માં રાવણ નું પૂતળું બાળે અને રામ નું પુતળું ગાય તો અને રામ એ વાસુ ચંદ્રભાઈ ભાઈ ઓર્ડર આપી દેવું પછી બારો જે મારું હોય મળેલા હોય ઓછા કેવી રીતે કરીએ દાદા તો પછી એનો કેવી રીતે કરીએ જો બરોબર છે જુરા બહુ થાય છે તા તા ક્રિકેટ મે બધા સામાન્ય ની અંદર બહુ જુરા નીકળે છે તા હવે એને ની ધો કરે તો ગુરુમોની અંદર ભરાઈ જાય ગસ્ટમોરો કમ્પ્લેઈન્ટ થયા પછી ના લેરો એટલે માટે છે પાપ વધાર કરવા માટે બસ્તી કરોડ બંધ થઈ જાય છે એવો પુષ્કળ આવે પણ મારા બનાવી લાવું દાદા શું કરવું પછી રૂમ ના લે તો શું કરવું અમને પૂછ્યો નઈ તમે ગુજરાત સાથે જીવડી ને ના પુષ્કળ દવા ચાટેગર ની અંદર પુષ્કળ દવા ચાટે છે રોગ માટે દલાસ માદમો જો ગળામાં ભગેથી અને મસાન નગરીએ અને દવા દે હેવિક કરી લે છે. આ છે નિયમ છે ને ના તો ઓટરા ખાય ને ગુજરાતમાં કોણ છે એક તાણી ગુજરાતમાં કોણ એટલે જે સુરે ના કરે તો મારતા પેલા એક બનાવી દેવા જે તમે ગ્રેડ કરીને જો તમે ના અમે રંધારણ માંગીએ છું ના મળ્યા ત્યાં બહાર આવ્યા ને શું કરીએ તમે અહિયાં દેવા કરી નહીં નાખેલું તો કરી ના શકે ઘણી વખત નથી જતા આ બધી મોટે નું કુદરત નો કોર્ગ છે કુદરત નો કોંગે માતા એ કોને મારે આપડે સાવ કે આપડે બોલ પડવા દે ને કે તરત બીકે જે અત્યાર સુધી પુરા માર્યા છે એનું શું કરું અત્યાર સુધી બધા જીવાય માર્યા એનું શું કરું મને પાસ કર દો ની ના જલે પોસ્ટા ઓર બે ત્રણ હજાર બી કરો નિયમ શું કરો કે લે કે લે કે લે તો મેં એ સા નિયમ તો એ લે કે લે લેગટ નથી તો કે મત આવો તમને લગા કે લે કે લે તો તે દરરોજ એ પૂછે છે કે આજે મે સાથી આપવાની નો વાત્યું કે અનિતિ કરો પણ નિયમથી કરો વર્ળમાં કોઈ બોલવા નથી અને લાગે છે નિયમ ના રેતો કરશો નિયમ થી એટલે નિયમ થી કરવાની એટલે શું બાળક મકાન કોલેજ ના ખર્ચા એટલે મહિના ખૂટે નાખતા હગા થાય ઘરે મિત્રો બધા બગલા પડે તમે આવા રહ્યા બહુ ખોટા છે ના એવું આવે વેપારી લેવર બેલે જાતા જુએ કેને આત્માને લોકો ઓ તેનો કાળો બી જા આખાને જા કે કાળો કે જુજા ઘરે કોરાં ચા બેઠો ને લે એકરેમાં ફોન થઈ ગયો એટલે પછી પેલા પાઠો બોલાવે ઉપર ગયો હતો બોલાવે પ્રતિ ના લેવાય એટલે આ સમય કે નક્કી કરે એમાં લેવું છે તો આવતા બોલવા લેવાય સમજય ને શું થાય તો કોઈને કહેજે વધારે પાંચસો જગ્યા આ જાય મહિને પાંચસો વધારે લેજે વધારે રહીશ દસ હજાર આપતા હોય તો પાછા કાઢવાયું ભાઈ હજાર જે હજાર ખૂટા હોય દસ હજાર આપતા હોય એટલે પાછા કાઢવા હજારથી હજાર લે એ નીતિ અને નિયમ દીકરી કેવાય નિયમ થોડી નહી આવ્યા સર જોખરદારી લઈ ગઈશું શું કઈ આટલો સુધા અત્યારે They're golden, get it, get it, get it, get it, get it, get it, get it, get it. I said, thank you. રાધે પૂરો કલ્યાણ હોય ગયા દાદા આખા નું દેતા દુઃખી કોઈ જાય કે જયારે કઈ મને મુશ્કેલી આવે ત્યારે હું દાદા ને યાદ કરું છું પ્રાર્થના કરું તો મારું બધું મુશ્કેલી દૂર થઈ જાય કે આ એમને લીધે ભાવના છે ને વધારે જોવું જ પડશે એ મારી ડિઝાયર છે हमारा नेट बिक नहीं जा रहा है वो टीएसएम अमर निर्वन वो तो स्टार्ट हो गया अरे सारे जब नहीं इधर वाली पे है ये चला रहता है जरा बने दे ना पानी का जब मैं गया था तो बहुत बनी थी हम्म इतना बहुत बाहर है રાધે કે મારી એક ઈચ્છા રહી છે હીરાબા દર્શન નહીં કરી શક્યો Are you hiding? I've never seen him in the family. I'm sorry I've been sleeping, my home, my future... My future n всегда n Khanh... Paragat No, no hay, ese es ese daga. Ya me le voy a hacer. ¿De acá y qué es que bueno? O de otra la protagonista, no hay cambio, que era de cantante de esa de un toro. Grande y ahora solo soy este de દવા ચાલશે ને એમકે દવાય દાદા એમ કે શું છૂટ પણ લેવાય તમારા જોડાણ માટે આભાર બાય ના ચાહી બે વખતે દાદા ની જુગાજી બઉ સારી આનંદ ને ઝેરમાં ઝેરમાં ઉપાધિ એમ કે ન પોતે તો એમ કોઈ ખાસ મુદ્દાની વાત નથી મોરબી નાખ્ય બે ગતિ નજર કે કાય ની ડૂબડી જ કે આ ગતિ આજુ બાજુ વાળા બંધ ના બધેખાબેન કે સળિયા વગર ની જેલ છે આ સંસારે સળિયા વગર ની જેલ છે જયારે દુઃખો ગઈ હતી ને તે દુઃખો ભોવા આપને ખબર પડે નઈ ને બં માર કુટુંબું તનેલા તમને જે વસ્તુ ભાવતી હોય મારો ભાવતી હોય દવા તીચડી કરી ખીચડી કરી રોજ કે ખાવાનું વચન ઘટાડે છે બે બે વર્ષ સુધી લીધી છે એક જ વસ્તુ બે બે વર્ષ સુધી રોજ આ લોકો ને જીત છે ને એનો ખાસ અવો જોઈએ પૂડા થયા છે બરાબર મગના પૂરા થયા છે ભૂખ લાગે એવું પડે પહાર જેમ સાહેબ ભૂખ લાગે એવો ફાય ગયો જેને સર મળી જાય બે ના મહિના મે હજાર થયા એમ પછી આવશે કાળા પીવા હું બારમી જૂનમાં બારમી જુલાઈ અવસે કાપી છે અને પેલા કુર્તી બરાબર ચોટી ફેમિલી જે તે પણ આવવાના છે બહુ બધો મજારા છે એટલે એટલે પડાયા આપ દીકિયા કે ગોંટી દીધા કે Yeah રાખો બેટ થ ભગવાન શું જે વિચારે એમકે પૂછે છે કેટલો વખત પૂરી રાખવામાં Oh, that's it. Okay, it, um, yeah, let's take a look. Um. Um, let's go out here. I'm going to get you, I'm going to get you. માહિતી નમસ્કાર ઓલ ગ્રીટ ઓફેડ ઇન્ડિટ ઓણા બધા સરસ રેલા those who are saline lye salts they are included in oh and they are identified to within that all of them are included in with oh but you you do this spray for oh but if you do after understanding what is oh and to do it is refreshing it will be more delicious yeah moving dark soot moving dark moving dark रियल इज इट महेंद्र पकड़ नहीं है इनका अब तो रियल ही कौन है महेंद्र रियल में भाई तो पता नहीं है महेंद्र के अंदर ना भी है मुख को गायब है क्या જા સાત જણાતો આ કાઢી ત્યાર જણા ના ભગવો પડે કેટલા ચાલુ થાય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 અને અભિપ્રાય છે બાબુ એ જુદું છે અભિપ્રાય ના મન બદલાય અભિપ્રાય થી માંગુ થાય ઓપિનિયન થી ફાયદર ઓફ માઇન્ડેજ રીતે બતાવે ના સમજ એટલે ભાવ અને ઈચ્છા એક જ ભાવ અને ઈચ્છા એક વસ્તુ છે મને ભાવ થયેલો એ ઈચ્છા હશે sempre andando sempre anche sempre benissimo Ma vediamo andiamo di giù ભાવ કરે એ કોને ખબર પડે ભાવ કરે એ કોને ખબર પડે ભાવ તો એક ભાવ કરાવી તો ખબર જ ના પડે એટલે ત્યાં તો બહુ પોઝિશન ક્યાં કરવા કોઝ કરવા નથી હવે ભાવ કરવા બંધ કરી દેવા છે જ્યોતિ કેવું <laughs> કેવાનું <laughs> <laughs>